સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોટાને વિશે સદભાવ એ જ નિર્વાસનિકપણાનો હેતુ છે ને મોટાને વિશે અસદભાવ એ જ વાસનાનો હેતુ છે અને ભગવાન ઓળખાણા સાધુ ઓળખાણા તે સમજી રહ્યા હવે કાંઈ દ્રોઢ કરવો નહીં સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મોક્ષને અર્થે તો ભગવાન ને સાધુ એ બે જ છે ને બીજા સાધનનું ફળ તો ધર્મ અર્થ ને કામ છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ બળ્યો નથી ને એ મંત્રે કાળા નાગનું પણ ઝેર ન ચડે ને એ મંત્રે વિષય ઉડી જાય છે ભ્રમરૂપ થાય છે ને કાળ કર્મ માયાનું બંધન છૂટી જાય છે એવો બહુ બળ્યો એ મંત્ર છે માટે નિરંતર ભજન કરવું સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે લાકડા પાણાં ઈટાળા માણસ એમાં સૌને દેવની માયાનો મોહ થયો છે પણ ભગવાનની મૂર્તિ આગળ તો આ સર્વેકાળનું ભક્ષ છે અને કથા છે એ ભગવાનની મૂર્તિ છે તે થકી સમજણની દૃઢતા થાય છે માટે એનો અભ્યાસ રાખવો સ્વામિનારાયે સ્વામીએ વાત કરી જે નરનારાયણાનંદ સ્વામી એ નરનારાયણ છે તેણે ત્રણ વર્ષ સુધી ડોસુની સભામાં બુરાનપુરમાં વાતું કર્યું તેની મહારાજે નરનારાયણ કહીને પૂજા કરી ને તેના દીકરા યોગાનંદ સ્વામી ને કૃષ્ણાનંદ સ્વામી માટે ગૃહસ્થાશ્રમમાં રહે તો છોકરા પણ થાય એ તો મોટા મોટા પણ સૌ સંસારમાં રહીને આવ્યા છે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે ચાર પ્રકારના સત્સંગી તેમાં પ્રથમ સૌ કરતાં સરસ આત્મા ને પરમાત્માના જ્ઞાનવાળો ને તે પછી બીજો ધ્યાન ને પ્રીતિવાળો તેણે કરીને જોડાયો હોય તો તે પાર પડે ને તે કેળે ત્રીજો આજ્ઞાવાળો તે આજ્ઞામાં રહીને માંડ માંડ પૂરું કરે તે પણ પાર પડે તો તે ઠીક છે ને તે કેડે ચોથો તે કોઈક સાધુમાં એ જ હોય તેણે કરીને કોઈક રીતે નભે એ રીતે ચાર પ્રકારના ભક્તના રૂપ કયા તે પછી હરિજને પ્રશ્ન પૂછ્યો જે ચાર પ્રકારના ભક્તમાં પ્રથમ કયો છે જ્ઞાની તેને કોઈ પ્રકારનું વિઘ્ન આવે કે ના આવે પછી તેનો ઉત્તર કર્યો જે કોઈક ધક્કો મારે ને પછી પડી જાય ને પાછો ઊભો થાય છે નેવડી જેમ ચોમાસામાં પડે છે ને ઊભો થાય છે તેમ વિચારે કરીને દેશકાળને ટાળી નાખે ને દેશકાળ તો આવે ખરો એ ઉત્તર છે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે કોટિકલ્પે પણ જ્ઞાન કર્યા વિના છૂટકો નથી તે શું છે નિજાત્માનમ બ્રહ્મરૂપમ એ શિક્ષાપત્રીના શ્લોકમાં કહ્યું છે એમ માનવું જેમ ગુજરાતની પૃથ્વીમાં પાણો ન આવે તેમ હરિભક્તને તો વિષય કહેવાય નહીં એને તો આજ્ઞા છે સ્વામી હરે સ્વામીએ વાત કરી જે ભગવાન મળ્યા હોત પણ આવા સાધુ ન મળ્યા હોત તો આટલો દાખલો કરીને કોણ સમજાવત ને મહારાજના સત્સંગી કરતાં પણ આ સાધુના સત્સંગી અધિક છે સ્વામિનારાયણ હરી સ્વામીએ વાત કરી જે કથા વંચાવતા વાત આવી જે વ્યાસજીને શાંતિ ન થઈ તે ઉપર બોલ્યા જે આપણને ભગવાન મળ્યા અને ભગવાન જેવા સાધુ મળ્યા તો પણ શાંતિ થતી નથી તેનું કારણ એ છે જે એક તો વિષયમાં રાગ ને બીજો ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તાય નહીં ને ત્રીજું અજ્ઞાન તેણે કરીને શાંતિ થતી નથી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોટા મોટા સર્વે સાધુનો સંગ કરવો તેનું કારણ એ છે જે કોઈકમાં એક ગુણ હોય કોઈકમાં બે ગુણ હોય ને કોઈકમાં ત્રણ ગુણ હોય તે સર્વેના સંગમાંથી તે તે ગુણ આવે ને સર્વગુણ એક મળે તો તો કાંઈ વાંધો જ ન રહે પણ એવા ઝાઝા હોય નહીં